ચિંતા થાય પણ સંભળાય નહીં ત્યાં શું વાંધો કારણ જાડું હોય ને એમનું મુસ્લિમ ખોરાક એ જાડું આવરણ એ ચિંતા આડપા દેખાય નીકળ ને દેખાય ને એટલે સુઈ જાય એનું વાત અને તમારે તો દાડભાત નું આવરણ તરફ દેખાય અને શરીયો નિરાંતે થઈ જાય ચિંતા વાનર બધા ને થાય જે માત્ર ને ચિંતા થાય પણ એ જાડુ આવર ને ખબર પડે નહીં આવરણ જાડું થઈ અને આપણું દાડભાત નું આવરણ કરાય ઓપન થઈ જાય થયેલી હોય તો જ પડી જાય બાપ ના મારેપુ આલવો પડે પછી નાનું ઠપો ત્યારે આપે બહુ કરુણા આવે ત્યારે જોઈતું નથી બધા બે બિલોની મિલકત નો કેવો આવડો મોટો અને બેઠા જમવા બેઠા ચેઠાણી કેમ હાઇ બેઠા તમે પાછરી રીતે જનતા નથી કોઈ દાડવું શું કે પાંચ હોય તો પાંચવી રીતે એટલે કલર એની તું બોલબોલ ના કરીશું કારણ ના કોથડા તમે છો આ ભાઈ છતું કહેવાય છે કે આજે રીતે જમો શું જોડે બેઠા છે તે તમને અમારા હિતનું કે છે કે હિત છે તમે ભાન નથી તેથી તમને એને અક્કલ નીકો છો અને તમારો કોઠળો અક્કલ કોઠળો વેચવા જે ચાર અના હવે બજાર નાના નિકાર છે તે ચાર ના કોઠળો વેચશે કેવા માંગે છે તમે સમજ્યા હા હું સમજી ગયો કારણ કે હું ખાતર જતે ત્યાં જતી નથી સર મેળી પ્રાપ્ત પ્રાપ્ત એટલે આપડી પાસે જ આવે એ થાળી એ થાળી કે તમે હવે મારો ભોગવો ભોગવો શું કે છે અને મિલ પ્રાપ્ત નથી હા તો આ પ્રાપ્ત જ છે આપણે એને ભોગન માં પાછળ થઈને અને મિલ ને તાવ આપે છે પછી શેટ ને સબર પડી કે તો નુકસાન શું છે પણ આ જમતી વખતે ચીત જો એપસન્ટ રહે તો પછી હાર્ટાનીઓ થઈ ગઈ તમારે આ વકીલો કઈ જાતના કટકરો જમતી વખતે બે અહીં છે તો પછી ચિતવું પછી જે થવાની છે કોર્ટ માં થશે એને સ્વીકાર કૃષ્ણ ભગવાન થતું કહ્યું છે કૃષ્ણ ભગવાન થઈ જમ્યું નથી એના બાપના આખો દવા બચ્ચી છતડી બતાવે કર અને આ શીઠિયા કરવું ના ખાવા દેવા પૂન સારી છે કુને કેવું છે આ કુન ના કેવાય આ બાપા નું મન નહીં બંગલા હોય મોટો હોય ગાડીઓ હોય થી બંદી પૂરું એટલે પાપ નવા પાપ ભેગા કરી રહ્યો છે અને જૂના પૂન ભોગવી રહ્યો છે શું કે છે આવતા ભવને માટે શું કરી રહ્યો છે પાપ પાપ કરી રહ્યો છે કમાઈ કમાણી કરી રહ્યા કરી અને આ જૂનું પૂન ભોગવી રહ્યો છે એટલે અવતાર ના પૂજ્ય કરેલા અત્યારે ખાઈએ છીએ અને કઈ કરતા નથી એટલે ભૂખે મરવાનું વાસી ખાધું ને ભૂખે મર્યો જીવનમાં જેને પોતાના હિતા ભાન મનુષ્ય જે લક્ષ્મી ની પાસે ભર્યા છે આખું જગત એ લક્ષ્મી નિયમ ના છે શું છે નિયમ ગપુ નથી એ પાછળ પડે તેની થતી નથી અને ના પાછળ પડે તેને રખડાય પણ સમજતા નથી દસ એનું પાછળ આખો દાડો મારે કેવું પડે છે કે મા લક્ષ્મી એકલા ની આ મકાન છે તો બધા ખૂણા થી પૂજા વાગી એટા પૂજો સાફ થયો આ એક જ ખૂણો વાગ વાગ કર્યા કરીએ લક્ષ્મી એટલા નો ખૂણો વાગ કરીએ ત્યાં મારે કહેવું છે કે લક્ષ્મી નો ખૂણો છે આ છોકરા ના સંસ્કાર નો છે આ તારા દેહ એટલે તારા તારી જે તંદુરસ્તી ના માટે ખૂણો વાગ છે ખૂણો વાર છે એવું આ જગત શેર થઈ જાય છે અને વરિજ કરે છે ને એ ભગવાને એમને પેલા નંબર ના અહંકારીઓ તરીકે વર્ણન કર્યું છે પેલા નંબર ના ફર્સ્ટ ક્વોલિટી હિરો હું આ પાડી જાય છે વખતે તો આ મિલ માં ગયો હોય મિલ માં ગયા ત્યારે ઘર ના આવી જાય પણ માત્રી નાખવા જેવાયું પણ આપડે એટલે મેં કહ્યું ના બોલાય થઈ ગયેલા કારણ કે ભગવાન ના આગળના વખત સમજણ આપે છે ઝઘડા કરે છે કરાવડાવે ઠંડા પાડે પછી વાત સમજ પાડે પછી વાત સમજ્યા પછી બે ને સમાધાન થાય જોડે પોતાનું જમવા દે હારે સમાધાન કરી ને કાઢે આપડે ખાના થઈને જતા હોય તો અજાણ્યા માણસ આપડે ધરવું જોઈએ તેને બદલ્યા આપડે કઈક ધ્યાન આપું એના જેવું કહેવાય બુદ્ધિ પ્રકાશ કહેવાય ઓછું આવે એમાં એના પ્રગટ હિંસા કરી મન વચન માને થી દેશ થી વાપરવાના કારણ કે મારે ગ્રેન્ટ ઓની રેડી એક દિવસ રૂપિયા કરે ઉધે કડાસ બહાર આપવા માટે બરાબર સહેજ તે મારા કારણ છે તેને આપણે આપને આપણો પોતા નુકસાન થઈ રહ્યો ભાઈને એ બોલ સુકી જોઈતા છે એટલે ના થઈ કે બેળે જમાડતા હતા બધું ના એટલે કાઢ્યું જમા એટલે અને કિર્તી કહી સરપ્રાઈઝ કિર્તી કિર્તી આ તો કિર્તી નો કામ એ સહેજ આ કિર્તી એટલે બધી બધી ગયું ત્યારે કિર્તી નું બોલતા નથી અત્યારે આ બધો ખર્ચા ત્રણ રૂપિયા નો ખર્ચ થાય વપરાય નો ખર્ચો થાય ત્રીસ હજાર નો પુસ્તક છપાવડા લે તો નહી મને ગરજે આ બદલે ગાડીઓ મૂકી દે سکتے અને તેજ મારી બાતે બરાબર તો કે કરોડ રૂપિયા મારી પાસે બને છે કરી ખાતો એને બે ગાડી ફૂસને પી દે અને તો પેલા દાડા તો ના થાય હા સરી એટલે તે થાવ દે સમજી જાય ને નહી વાત સમજી જાય સમજી જાય હા પા બોલતા હારે ઓર જાય સમજી જાય જોન અત્યારે સેલી જકતા નહી કાલના કામો કલેન્ના લક્ષ્મી બૌ ગમે આપડે કે લક્ષ્મી ક્યાં ગઈ કયા ખાતે ગઈ ભલે ગઈ કઈ કેટલી ગઈ એ તપાસ કરી તકે દે ધર્મ તો પે નથી આ બકલા બસ ફોલ ચાલવા જા દે રાખે રાખે પર નહી લસણ તો ક્યાં ગઈ ક્યાં ના ગયો બસ તે ધમ ડટરા મા ગયો તે દે દૂર બેસ બેસ ક્યાં ભલે લખી ગમે કે ધમ ખાતે આવાની નહી કાલ રાતો હે વે એક સર કે તો પોતાની ગાડી ગાતી હતો તો આ લોકો કે તમારા ભાગે ચારો નહી ના આવે એક જ જગ્યાએ તો આ બરાબર નહી પડતું કે ધ્યાન નતું ધ્યાન નહી ના આવે ને ગાડી ગઈ ને પાછળથી થતી હોય મને ભૂલતા ના હાથ મરે નહીં આવે તો કે કે એ થાય છે તો એ થાય છે મને લાગે છે કે તો એ મને સુની કે આ થાય એટલે નારે કહી દે આમ જાય છે બલા આપડે કહીએ પણ જે એમને વિતરાગ ના થાય विधान बड़े विफैत चले पर गए तो भी बड़ा किसी को नहीं आता है के चलते वाले आप जो है सबरा कर सोया कर सकते हैं क्या चला उस तरफ आप प्रत्यक्ष तरफ से गिरा नहीं है क्या आपली कोर्मा में बैठी करके करके बैठते बहुत गलत होता है para dene jo jo parani dar prakat kar badh jata hai mere kaam par hamara to hamara to taiyar mata ji badha mata ji taiyar hai dana ko taiyar hai kya nahi hai isliye mein bada deri hai બે કદર જગત છે બાકી એક એક પદ એને બનાવ્યું છે જે બનાવી લેકો મારે પેલા ઘોડાગાડી આ ઘોડાગાડીમાં લાતો મારે છે ત્યાંથી હમી નથી ઘોડા ને ગમતું નથી એક તો દુઃખ નું દુઃખ હોય તમે એકલા જ આવો કે ના મજા કરશે બધા તો મને એમ કે મારે જલ્દી જવું છે માર બધા આવું છે તમે એકલા જ આવશે પછી બીજા બધા ને એમની ખાધું નથી ઘોડે ચા નાસ્તો કર્યો નથી ચઢાવ શું કરે એનું કાગળ એનો સિભાઈ આવતો હોય ને કાગળ આવતા પેલા મનમાં અરે ભાઈ અલ્યા આપણા બધા બધા ઉચરા બલાડ છે ઇન્કર્વેટના કાકા સીપાઈ હતા કારણ કે તો કોટન કેવા છે એટલે કોઈ ભાઈ બગાય કારણે કેમ હોય આ પતો લા પરમાં હવે તે મહારાજા સાવ કરેલો હોય કદા આ કે કે નીકળી તે હોય છે ઘણા થયા મે શ્રીખંડા લેતા આવે છે ઓરી ગયા બાલુ ભાઈ હા સમજ પાડું હવે વર્તના માં પરિચય થાય ને વિદ્યો બીજ્યો કરેલા જ્ઞાન પ્રગટ થયા કરેલી પછી વર્તના માં આવે દિલીફ અને જ્ઞાન ગુણાકાર થાય એનું નામ વર્તન વર્તન એટલે કરવી ના પડશે દિલીફ અને જ્ઞાન ગુણાકાર એનું નામ જ વર્તનાર સરવારો એવું જ વર્તનાર આ લોકો તો વર્તના પોતે કરવા જાય ને અત્યારે એમ એને પોતાની ખાતરી થાય કે આ રસ્તો છે એટલે શ્રદ્ધા પેલી બેસે પછી એને ત્યાં સુધી ઉકેલ હતા એટલે બેસી ગઈ રાઈટ બેસી ગઈ હવે અને શુક્લ ધ્યાન કર્યું છે બપા ને શું કર્યું છે આ કાળમાં જઈ નો કે શુક્લ ધ્યાન થતું જ નથી બધા શાસ્ત્રકારો બધા વેદાંતે કે શુક્લ ધ્યાન થતું નથી આ અક્રમ છે માટે જ કહ્યું છે આક્રમ એટલે ક્રમિક માર્ગ માં થતું નથી આ અક્રમ છે એટલે થઈ ગયું શુક્લ ધ્યાન શુક્લ ધ્યાન એટલે આપવાનો શુદ્ધ ઉપયોગ કેવો ચાર પ્રકાર ઉપયોગ આપવાનો આપવાના ચાર ઉપયોગ એક કહો અશુદ્ધ ઉપયોગ અશુદ્ધ ઉપયોગ જે માણસ પોતાને એક માણસ માટે મારું કહેવાનું શું કે અપમાન અપમાન કર્યું તેનો બધો અમુક જ હોય કઈ મૂળાના ચોર ના અનર્થ એટલે પોતાને ફાયદો હોય નઈ બીજાને નુકસાન કરે એને અશુદ્ધ ઉપયોગ કર્યો આને શું કયું પોતાને કઈ ફાયદો ના હોય ફાયદો ના કરું કરે છે આ શિકાર કરે છે ને એ ખાલી શ્વાસ ની ખાસ મૂળ બીજા કઈ રમકડા બનાવી પછી તો રાક્ષ નું કારણ છે બીજો અશુભ ઉપયોગ અશુભ ઉપયોગ એટલે શું કે હેડું તો મારી લેવાથી પેલો પેલો શિકાર કર મારા છે અને પેલો મિયા હરણું મારી લાવે છે પણ મી આ શું કે છે મારા છોકરા ને બી મંડી છે એટલે હું ના મારું શું કામ છે માથે મારી લાવ્યો એટલે અશુભ થયો એનો એ જ ઉપયોગ હમણું પેલે માર્યું એ અશુદ્ધ થયું ઉપયોગ અને અહીંયા આગળ એના આ રીતે માર્યું તે અશુભ ઉપયોગ થયો કેવાય એ અશુભ થી જનાવવાની ગતિ આવે ને अरे सीटा मणसे हूँ क्षत्रिय मरी लगे मन में बहुत खेत आ जीवता प्राणी ने केलफड़त मैं खेत था मरिया पे गे हूँ क्या था था मारा खाए मार न करव जो पस्तावो कर क्रिया ये फस्ताव कर શુભા શુભ ઉપયોગ થયો બે ભેગડો થયો મિક્સર થયો શુભે કર્યું અને શુભે કર્યું આવે જોડે પસ્તાવો કર્યો હોય ને શું કે દરેક ના ઓર્ગનાઈઝિંગ નેચર દરેક ના હિત ના માટે સેવા ભાવમાં ભરવું એનો શુભ ઉપયોગ આખો દળમાં રે માણસ ને પણ અમુક કાળ સુધી શુભ ઉપયોગી ઘણા માણસો છે હોય છે કારખાના માટે જીવે એવા માણસો છે એને આત્માનો શુભ ઉપયોગ કહેવાય શુભ ઉપયોગ બધી ભ્રાંતિ બધી કહેવાય અને એનાથી જ્ઞાનીપુર શુદ્ધ ઉપયોગ એટલે પોતાના દર અસલ ઉપયોગ દર અસલ સ્વરૂપ નો એ શુદ્ધ ઉપયોગ શુદ્ધ જુએ અને પોતે શુદ્ધ દેખાય અને પોતે શુદ્ધ ને શુદ્ધતા એ શુદ્ધ ઉપયોગ કર્મ ના બંધે હવે કર્મ ચાર્જ ના થાય ડિસ્ચાર્જ થયા કરશે ચાર્જ નહીં થવાની ડિસ્ચાર્જ થયા કરવાની ચાર્જ નવી આ ત્રણ બેટરીઓ છે એક ડિસ્ચાર્જ થયા કરશે બીજી ડિસ્ચાર્જ થયા કરશે જ્યાં સુધી આ ભ્રાંતિ છે હું કરતા છું વાન છે ત્યાં સુધી નવી ચાર્જ થયા કરશે જૂની ડિસ્ચાર્જ થયા કરશે આપતા નથી ચાર્જ થયા કર્જ ચાર્જ એટલે આ સુધી ડિસ્ચાર્જ એટલું રહ્યું શું થયું ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ થતો મારી કોઈ કઠ નિમિત્ત છે મંત્ર ત્રાયણ મંત્રો ભેગા બોલ્યા વિષ્ણુ દેવ ભગવાને શું કહ્યું કે મંત્રો ભેગા બોલજો અને ડેરા ના થઈ લેજો કારણ તમારા બધા વ્યૂ જુદા જુદા છે માટે મતભેદ કરશે માટે ડેરા હોવું જુદા નઈ જો અને મંત્રો ભેગા મંત્રો ભેગા બોલ લોકો મંત્રો બાટી લીધા એટલે પછી તત્વ ના રહ્યું મંત્ર તત્વ રહ્યું નઈ એટલે આને શરૂઆત કરી છે ભગવાન ઋષભદેવ નું જે હશે એટલે કઈ વિઘ્ન આપવાનું હોય ને આ મંત્રો બોલાવે બોલો તો ખાલી ચાર્જ ડિસ્ચાર્જ છે વસ્તુમાં આપણે શાસ્ત્રકારો જુદી રીતે બતાવ્યું ને એમને શાસ્ત્રો કરો બતાવી ક્યારેય સમજાય રહી એવું આ તમે જ્ઞાની પુરુષો જાતે જોયું કે શું થઈ રહ્યું છે આત્મા શું છે કેવી રીતે થઈ રહ્યું છે એટલે કહી દીધું કઈ ગમવા બેસું કોઈ આપવાનું ઘર છે એના અધિપતિ અને વરી રાત્રે સુઈ જાય નહીં યોજનાઓ ઘડે જયારે યોજના ઘરે ને તારે બ્રહ્મા છે જ યોજનાઓ ઘરે ત્યારે બ્રહ્મા થયો ખબર કોઈ અને એ યોજનાઓ જયારે આવેમા કેવારે હજ નઈ ભ્રમિત ભ્રમિત પછી પોતાનો ભાન નહીં ભાન આ ઉઘાડી વાં નું છે અને રાત્રે બંધું સપનું આવે છે આ ઉઘાડી વાંચી સપનું છે આજે તમે જાગ્યા આવે આ સપ્ન માંથી પણ તમે જાગ્યા આવે અને તમે જાગ આ સપના માંથી તમે જાગૃત થયા દુઃખ ઉપયોગ માં આવી ગયા એટલે કામ પૂરું થઈ ગયું આપણે જાગૃત થઈ ગયા કારણ કેપ નો પણ હું ભેદ કર્યા ભૂલા છે આ જ્ઞાની પૂછે બધી ટકાની હોય નાની જે ફાયલો નીકળી ફાઈલો જ છે ફાઈલો ઘણી જોડે આપડી જોડે એટલી જ આપણી ફાઇલો દુનિયાની ફાઇલો આપડી બીજા બધા નીકળાય પોતે <laughs> જોઈને તમને પણ થઈ આવે અભ્યાસ કરતો હોય બધા અન અભ્યાસ છે ને બે દિવસે અભ્યાસ થઈ ગયો ને બધા કેવો મૂક્યો વધારે બધા આપણા નાના કરું પછી દાદા નિરંતર રહ્યા કરે પછી ભાઈ લાગ્યા કરેલા દેખાતો દાદા દેખાય એક મહિના સુધી કોર્ટમાં કહેશું ગયો મહિના એ બહુ સુધર મને ક્યાં રહી ગયું ભાઈ ના લાગે દાદા તમારા ઓફિસર ઉકળીશું क्या दादा चक्कर है दादा पूरी आत्मा तो फिर आत्मा है ना तो धर्म है कि अब हमें दिखाई देगी तो वो है तुम्हारी बड़े बहुत सारे इनके बगल में है नहीं ऐसा कुछ नहीं ऐसा नहीं समझदार में जो है कि हम ऐसा करते हैं ना और मैं आलोचना प्रतिकांत चेक कर रहा समझाओ તમારે તમારી જતા તમારી પોતાના ન્યાય જ્યાં એટલે તમે તમે કહો કે આ ગોળી તમારે આપડે कल के दिन तो हम सब से तो काम से कर गए वीडियो में रहते गड़बड़ हो गई है बोलती है तो ऐसा है तो ऐसा है प्रोग्राम में चढ़कर पड़ गई है भूलने के तरफ नहीं पहले सब इधर आता है तो इधर जब हम लोग में हो रहा है तो हम लोग तो वहां जाकर मतलब अच्छा मान रहे हैं तो हम तो थैंक यू भाईरा ये गाना तो करी सारी आएगी करी सारी आएगी ना बस तो ये सारी ऐसे ही हुआ वाले ના ખાઈ ખાવાયું ઉપર પાણી નહીં રહે પાણી મોટું પાણી An palms <laughs> arrive, very close and drop the bell. That has <laughs> been comenical here. Even if you have it, let the bell доч international ball collapse. Uwa A duro! Yup, that doesn't mean. Access wir Atlantis have a book that says trust, you know what interests you like to do with, but you can not the לו which determines the same type of Say what happens you see? Yes, it comes from turning. Yeah, these are the other two. Next time you are talking with, I just don't want him to like him. I don't want him to like him. I don't want him to like him.